ચાર્ય સંતોને માથુતિ નામો આચા ભગતી નિરખતા છે નિરો લાગે સમરે શ્રી રણ છોડ નિંદા પારી નધારી પ્યારાક્ષીને પ્યારા જમે મા ભક્તિના ભક્તિ ે કરે હાથોનીષ પોતાના દોષ પોતાના તટ કરી હાથોની તદા અવનિયા Oh, how well, good? દાતા ભજન તમાારું કિારો બેાધુ બાજન તમાારું સમધ દાતા ભજન ચિરતા રેજોને ભક્તિ છોડાવુજી બહુ બંધન છોડા पटने तो ભક્તિ કર્યા નિરખતા આર ખે Oh, go jo Si querida, amba querida.